તમે ચેતન છો તમારું ક્રિયર છો અને કર્યા નથી તમે ક્રિએટર નથી કુદરત ના કોઈ બનાવનાર છે નહી સ્વભાવના ત્રિકાળી સ્વભાવના સનાતન સ્વભાવના સ્વાભાવિક સ્વાભાવિક સ્વાભાવિક છે આવી છ ચીજો સ્વાભાવિક છે પણ તમે શુદ્ધ આત્મા છો શુદ્ધ આત્મા ચેતન આત્મા શુદ્ધ ચેતન ખરેખર તમે શુદ્ધ ચેતન છો બાય રિયલ રિયલ व्यूअर शुद्धत्व पर रिलेटिव व्यू पॉइंट व्यूअर कांतिलाल द वर्ल्ड इज द पजल इटसेल्फ देयर आर टू व्यू पॉइंट टू सॉल्व दिस पजल वन रिलेटिव व्यू पॉइंट जगह थे जगह रिलेटिव है ना रिलेटिव बतनी जगह है ऑल दिस रिलेटिव आर टेंपरेरी एडजस्टमेंट एंड रियल इज द परमानेंट व्हाट इज दैट रिलेटिव ए रिलेटिव सूचे माने बताओ हां तोने ले थे और शास्त्रति कायमनी પછી આકાશ તત્વ છે ધર્માસ્થિકાય છે પાંચ અસ્થિકાય છે અને સ્થિર થવા માં હેલ્પ કરે છે એમાં છ ત ની શોધખોળ તિર્શનગુરો કરેલી છે આપડે માન્ય છે પરિવર્તન માટે પોતાના ગુણધર્મ છોડતો નથી અને નવા ગુણધર્મ ઉત્પન્ન થાય છે વિશેષ અવસ્થા એ સમજાય આપણે બાય રિલેટિવ છે બાય રિયલ વ્યુ પોઈન્ટ સમજી શકે જ નઈ ને કઈ કામ લાગે આપણને અસર નથી થતી કેવી રીતે બધાને ખબર પડી જાય તરત જ મને જોનારને ખબર પડી જાય કે અસર નહીં તમારો તમારે કંટ્રોલ થી લીધે આ દુઃખ નથી થતું એમ કે છે કે બે વ્યવસ્થા એક બાય રિલેટીવ કોન્ટ્રોલ અણહક નું ભોગવવું હોય તેનું હૃદય ચોખ્ખું હોય લોકોને તો કોનું પડાય લઉં ક્યાંથી લઈ એટલે ચોખ્ખું હોય તો મળવા પર જ ચોખ્ખું દેખાય વકીલે ભારે આપડે સામાન્ય રીતે બઉ સારી રીતે વાત કરે અને કહીએ છું તો પણ વિનય નું ખરું સ્વરૂપ શું છે વિનય નું ખરું સ્વરૂપ શું છે આપડે બાહ્યાચાર માં સારી રીતે વાત કરીએ અંદર થી તો આપણને એના માટે કઈ નું કઈ થતું હોય તો વિવેક કેવાય વિવેક એટલે આપડો અહંકાર બધો ઓગળી જાય તેને વિનય કહીએ છીએ કે પછી આપડે સંપૂર્ણ જાગૃતિ રે તેને વિવેક કહીએ હા વિનય કહીએ એનો વિનય કહેવામાં આવે બિલકુલ વિનય સરખો ના કરે બીજે બધે ડખો કરી આવે એટલે સત્ય સ્વીકાર કરવો એનું નામ વિનય છે એટલું સમજેલા ધર્મ આપણા થી થયો નહિ નથી પણ જે ધર્મિષ્ઠ છે બે સમજ માં કરે કે બેભાન અવસ્થામાં કરે એનું ખ્યાલ જ નથીદાર ને તો એનો ખ્યાલ જ નથી હવે એ ખ્યાલ જ નથી વિનય બધા ચંદ્રકાંત ભાઈ પૂછ્યો છે કે વિનય એ અહંકાર નું અહંકાર રહી પણ છે વિનય એ અહંકાર જાગૃતિ પછી ની વ્યવસ્થા વિનય પેલી વ્યવસ્થા છે આ વિનય એટલે ના કરેરા હોય સમર્પણ તો પછી ખુલ્લાપણું છે પોતાનું છોડી દઈ અને નવું સ્વીકારવાનું ખુલ્લાપણા ની સ્થિતિ છે સમજણ બાકી છે કે મારું હિત સેમો અને હિત સેમો એ બે સમજણ એમ બહુ ઊંચી થાય તમેજ નું છો એલ સ્ટેજ નું છોકરા ને એ પેલો પ્રાથમિક એન્ટ્રન્સ છે જ્ઞાની પાસે આવવા માટે નું અને જ્ઞાન પામવા માટે ની પહેરી છે પહેલી પૂર્વ ભૂમિકા છે કે પછી ભૂમિકા વિનય થી ભેગા થશે એટલે આમાં વિનય વારેગા વિનય બધું કેસી ગયું કેવું પેસી ગયા પછી અમારા માં આવશે કે નહીં પાછું વિનય આવી ગયો પણ પેલું ડેવલપ થયેલું નથી ને વિકાસ વિનય ને લીધે તો આ ડેવલપમેન્ટ કેવાયું આ મનુષ્ય નો વિકાસ ક્રમ કેવાય વિનય એક ના વિનય ના થર્મોમીટર થી આ નીકળ્યું એટલે વાંકા લોકો લાભ છે ખરો તમારું તો જો દોઢસો વર્ષ પડ ફળા એમી અંદર હૃદય ની કે બુદ્ધિ ની તીવ્ર જીજ્ઞાસા હોય તો થાય પછી હવે એમને આત્મ જ્ઞાન માં જવું હોય તો શું થાય ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે પાછા કોક ને કોક કરે એવું થાય એવા સંજોગો ભેગા થશે તો પાછું હૃદય બીજું પેસી જશે તાર મા મારું ઇન્વેસ્ટર છે માર્ક પડે છે અને કારણ કે બીજું મારે જગત ની કોઈ ચીજ જોઈતી નથી જગત માં તમે જ ચડેલા છો બરાબર બધા બધા આમાં રાચેતરે બધા જ ચડેલા એમને નાકા પણ ના હોય એની પોતાનું નિરીક્ષણ પણ ના હોય પરીક્ષા થયા એટલે તમે જે બધા વિચાર જ્ઞાન બધા અર્થ કરાવ્યા એ બધા ઓરિજિનલ આવે છે એ તમારા બધા અર્થો જે આવે છે ને શબ્દો ના બધા ઓરિજિનલ મૌલિક આવે છે મૌલિક અર્થ લાવવાનું છે એકદમ તમે કરો ત્યારે ખબર આવે તો આ શબ્દ નો અર્થ આ છે મને કામ કરવા જાય એટલે આ બધી શક્તિ મન વચર કે આ શક્તિ સ્કૂલ માં વપરાયા કરેલ જે મજૂર કરી શકે ને જે કામ મજૂર કરી શકે તેમાં વપરાયા કરે એવી શક્તિ મારી જો વખત એક કલાક વપરાય ને બાકી જવાનું માલ્યુ છે એક કલાક માંથી કેટલું બધું કામ થઈ જાય મારી ક્યાં વપરાવી જોઈ શકાય સ્કૂલ માં વપરાય છે ત્યારે પણ ગુજરાત ના જગત નો નિયમ એવો છે કે જેટલા મોકલે ગયેલા ને એક ખાવ વધારો વધારો વધારો બે વાર એમને નટુ ભાઈ એમને પૂછ્યું દરેક પોત પોતા ને ભાષામાં પોતાની ભાષાથી જઈ રહ્યા છું ધર્મ છે ને કેવું ધર્મ છે ને કેવું એ સમજવું જ મુશ્કેલ છે આ જગત ચાલે છે ધર્મ એ ધર્મ નય આ તો રિલેટિવ ધર્મ છે શું ધર્મ પ્રાપ્ત થાય હંમેશા સીતા માસ નું સેવા ભાવ એટલે ધર્મ છે ને કહેવાય શિયા ભાવે તો કોઈને સુખ આપવું પડે કરવી એ બધું હું કરતા છું આ ઉભોતા છું આ બધું જ્યાં જણું છે આ બધું છે ત્યાં સુધી ધર્મ જે સતત ધર્મ નથી ઉત્પન્ન થતો શું કહેવું અલૌકિક ધર્મ ઉત્પન્ન થાય તેવું ફોટો અવરો કામ છોડી દે ને અવર અવરોહ કરે લોકોને સુખી કરે શાંતિ આપે આમ તેમ આપે શું એ બધું પ્રેસર જગા છે લૌકિક ધર્મ કહેવાય છે કેવું કહેવાય છે લૌકિક પણ અલૌકિક ધર્મ ને અલૌકિક ધર્મ તો માર ખાય નહીં તેવું જ મેં ઇન્વેન્શન થાય પણ એમનો ભાવ તો આત્મા એ નથી જેને આત્માનો ભાવ આત્મા જડે એવો નથી કોઈને જેવો આત્મા છે જ નહીં અને જગતે માન્યો છે તેવો આત્મા નથી જેવો માન્યો છે એમને કલ્પ્યો છે તેઓએ આત્મા નથી કલ્પનાય ખોટી કરી હતી આત્મા સંબંધી કલ્પના એટલે એના ગુણ એને બધી વાતો જે સમજાય તે ખોટી કરાષામાં બરોબર છે એમને માટે કુદરતે એમને માટે જે હિસાબ ગોઠવેલા છે તે પ્રમાણે ભોગવે છે એ બોલે છે તો સારું કરે છે હું આત્મા તેટલી બોલે છે તેથી શું થાય કે કંઈક હું આ દેહ નથી એનું એનો દેહા ત્યાં ઓછો જરા ઓછો દાખવે આપણને હા દાખવું દાખવે બાકી આત્મા તો હોય વસ્તુ જુદી આત્મા તો કોઈ પામી શકે એમ્યા જગત ના લોકો એક જ દિવસ જો કદી શાંત રહે ક્રોધ માન માં પોતે અહંકાર કરીને ના કરે તો એનું જ્ઞાન કેટલું બધી જાય કારણ કે એને અનુભૂત થાય એક દાડો થાય એનો એવો છે આ તો કે સીધા સેવાભાવી માણસ સીધા સરળ સેવા ભાવી એ માણસો નો વિકાસ પેલા ખરાબ માણસ કરતા પાછો પડી જાય ખરાબ માણસ નો તો થાય વિકાસ પણ ખરાબ માણસ ને ખરાબી અને પેલો ભાઈ ધીમે ધીમે ધીમે જાય જ એને કઈ અડચણ ના આવે બોરસદ ચાલતો હોય નહિ તો બોરસદ બે કલાકે પહોંચે ધીમે ધીમે જો ઇન્વેન્શન તો આ દરિયા માં જેટલી થઈ લડાઈ ના ટાઈમ કારખાના આવડો મોટો ના હોય બરોબર અને આ બધી શોધખોળ ના આવે